ખાવાનું બાકી રહ્યો આ કયો તો એમને આનંદ રહે પછાત ખાવાનો બાકી રાખે પછાત ખાઈ ખાવા મળશે હા શા ને આપડે કઈશું મળી મળ્યા નો આનંદ મળ્યા નો આનંદ હોય ને દાદાજી આ પ્રસાદ મળ્યો એનો પણ આનંદ હોય ને પ્રસાદ મળ્યો એનો પણ આનંદ હોય ને ખાય છે તો પાંચ રસ ખર્ચ થાય પછી આનંદ થાય પાંચ ગયા પણ અહી તો કેટલો આનંદ થાય તો કેટલો આનંદ થાય પછી તો ચાખેલો અમે ચોપડા કઈ ભગવાન રાખે ચોપડા જ રાખતા ચોપડા જીતા બધા ચોખ્ખો ચોખ્ખો જગત ચોપડે હિસાબ ચોખ્ખો તેથી મેદયકરમાં રહ્યો ઉદયકર માં આપે છે લેનાર ઉદયકર ગયા છે તમારે કોઈ જનવુ નો દે ઉદય કર્મ ડખો ના કરે એ નામ કેવલ જ્ઞાન તમને જ્ઞાન તો છે કેવલ જ્ઞાન થતા આવી રીતે વસ્તુઓ જોશે ને કેવલ થાય છે અને ક્યાં મારું છે તો બોલવાના જીવન ભી નો અધિકાર પણ તમારે અધિકાર નહી જીવન ભી એ ઉદયકર્મ ના બોલે તમારે અધિકાર તમારે નાતા રહેતા તો રેગ્યુલર અને કેવળ જોઈને કેવળ થી જોઈને કે બોલે અત્યારે સમજાય એ વાત છે ને ઉદયકર્મ એ ડખો કરે ઉદય કર્મ ડો ના કરે ઉદય કર્મ હદયકર્મ ભી નામ ઉદય કર્મ કેટલી બધી જાગૃતિ ઉદયકર્મ છે જાગૃતિ રહેશે આ જ્ઞાન તો થયું ને જ્ઞાન વિભાગ કેવળ જ્ઞાન થવા અને બાકી બધા પ્રયત્નો છે બાકી રહ્યા શું બાકી રહ્યા શું બાકી રહ્યું દાદાજી કેવળ જ્ઞાન થવા ને શું બાકી રહ્યું આ ક્યાં ક્યાં જે બુદ્ધિ ના ટકા છે અને ગુ રસીકત તેમાં એ કઈ આ પિતા કોઈ એવું નથી મારવા મારવા આવ્યા તમે ભલે ને તમારે રસીપી ફોન કરે શું એમનું ઉદયકર્મ છે પણ આપડું ઉદય કરવું એવું ના હોવું આપડે ઉદય કરે આપડે ચૂકીએ તો જ બુદ્ધિ ડખો કરે ને હા ચૂકવું જોવું છે તો પેલું ડખો કરે ને ચૂકી જાય છે બે વાત થઈ કેલ ને બુદ્ધિ દખો કરતી હોય તો કરે હું જાણું તમે જાણો નથી આપે છે આ ઉદય એના ઉદયક્રમથી એ લે છે એના ઉદયક્રમ થી પાંચ લાખ રૂપિયા અને એના ઉદયક્રમ લીધા પછી એનો ડખો કયો રહ્યો ચોપડો ન લખે તો ચાલે કઉ છું લખાય ઉદયકર લા તો વાત છે તમે જાણો આપે કહું ને તમે જાણો તો ચીમનલાલે છૂટા બેવ છુટા ઉદયકરતી નથી ઉદયકર उदयकर्म ने आधीन तो पेला कोदयकर्मी आधीन कहुने के पेला उदयकर्मी भाईना प्रज्ञाशक्ति तो डो न करे કરે હું હોય તો કોણ ભેગું થઈ જાય આપણને ખબર પડે કે આ ડખો થયો હોય ભેગું કોણ થઈ જાય પ્રજ્ઞા જો જાગૃતિ તો ભેગો કોણ થઈ જાય છે એનામ ડો કોણ ભેગું થવાનું એક જાત એને કઈ મીઠાઈ થવું પડે એક જાત છે મીઠા છે હા જોતો જોનાર કે अजीलक तेरा करे हा तो हां देशदरी आज छोदरी आदि देशमति परिवार का दगा गई भाई माकी का ऐसा कैसा देशदरी होगी कोई구나 तो कौन कौन करेंगे हां ઉદય કર્મ ઉદય કર્મ અને ચિમનભાઈ એ પણ બે જુદા છે ઉદય કર્મ અને ચિમનભાઈ જુદા છે જુદા છે જુદા હા આપડે કહ્યું ને કે ચિમનભાઈ ઉદય માં ડખો કરે પણ આપડે એમાં ભળીએ નહીં એ તો ઉદય કર્મી જવાબ છે જ્ઞાન ને પેલા આપણે આપડે તમે એમાં એકાત્ માં થઈ ગયે ને મૌન એટલે કેવા કેવા મેળવતા મૌન રહીએ એટલે સહી થઈ ગઈ રહીએ. રહીએ ઉદય કર્મ જેમ હોય તેમ થાય હા એટલે એમ જોયું તો બંને છૂટા પડ્યા અને મૌન રહ્યા તો સહી થઈ ગઈ હા મૌન એટલે શું ઉદયકર હવામી લડે તેમાં તમને જોયું નઈ માટે મંગે આપડે આટાડી જોઈએ ને બધું એ મૌન ના હોય તો કેવું હોય એ પ્રમાદ ના હોય તો કેવું હોય એટલે મૌન શબ્દ જે છે એટલે બોલવું અને મૌન રહેવું એ મૌન શબ્દ નો વિરોધી શું હોય ત્યાં પ્રયોગનભાઈ રહ્યું એટલે જે આપડે ચિમનભાઈ ને જોડે વાત કરીએ એવો અર્થ કેવા માંગો છો વાત કરીએ એવો અર્થ કેવા માંગનભાઈ આપે મૌન શબ્દ નો જે પ્રયોગ કર્યો ને મૌન મૌન રહ્યા પ્રમા જે વાત કરી મૌન તો એમનું કેવું છે કે મૌન નો શબ્દ શું છે મૌન ન હોય તો શું હોય જેને આપ જાગૃતિ કહો છો જાગૃતિ એમાં કઈ એમાં કઈ વધવાનું તો નથી અજાગૃતિ એટલે જ મૌન કે એની સાથે કઈ ભાષા ને બોલવાની સાથે સંબંધ નથી વાતચીત ને સંબંધ નથી એ ડખા ને નોટ નથી કર્યો એટલે પ્રમાણ થયો એની નોંધ ના લીધી એટલે પ્રમાણ થયો એમાં જાગૃતિ ના રેમાસ જાગૃતિ ના પ્રમાણ અને <coughs> <laughs> હા બુદ્ધિ વધી છે ત્રણ બારભાઈ રાત ના વિચાર કર્યા વાતચીત થયા પછી આપણે રાત્રે વાતચીત થઈ જાણવાની ને જોવાની પણ એ પ્રજ્ઞા એનો સ્વભાવ છે એને આ જોવા જુદા થાય સૌાર દશામાં હોય ને આત્મા ને કામ કરવું ના પડે એને આ શક્તિ સુધી દઈ અને આ કામ કર્યા કરે પછી છતાં આ એનું બધું કરવા ગયું એક જ થઈ જાય પછી અને આજ્ઞા નો ગુણ છે બરાબર છે પણ દાદાજી જાણવા જોવાનો ગુણ પ્રજ્ઞા માં ખરો ખરો ને એ તો મૂકી લે આત્મા નો ગુણ આત્મા જ છે એ આત્મા એક આત્મા જ છે જુદો પડીને કામ જુદો પડે આ ઝાજ્વા બધું પૂરું થઈ રહ્યું કેવું વજ્ઞાન થાય એ કામ આત્મા કરે કે આપણું આપું રામાયણપુરું થાય એટલે ખરી રીતે અમારે હજી મૂળ હાથ માં કામ નથી કરતો એ મૂળ હાથ નથી એવું બનીએ તો ના એ તો આપડે ચીજો ઊંધું થઈ જાય ઊંધું થઈ જાય ગુજરાત માં પછી આત્માના ચેતવ અને ગુણ ના પડે છે એવું આ બીજા દબાણ થી બહાર નીકળવાના છે આજ આમ કરતા શું વાર કરી નાખી શનિવાર શનિવાર શનિવાર સુધી આપડે કઈ ખોટ ગઈ નઈ તમે કઈ ખોટ ગયું પછી ફાયદો થયો ને નફો થયો ને નફો પેલા દે તે કોર્ટે જાય બાર મિત્રો કે પોતાનું પોતાનું હિત શું કરવું તે સાધારણ મા બધા માણસો આ જે રોજ જાણે છે ને જુએ છે દાદાજી એ પણ જાણે છે ને જુએ છે કોઈ પણ માણસ એટલે એ એક આપણા આપણા શરીર મશીનરીમાં આપણા શરીર ની મશીનરી જોવાનું તો હું આત્મા જ કોણ ને દાદાજી આત્મા નું હું ચોખ્ખું જોવા શુદ્ધ વધારવા જોવાનું એટલે શું કોણ પડે એટલું દેખાય પોઈ ને પોચવા પડે પાવર થઈ ગયો પાવર થઈ ગયો પાવર બરાઈ ગયો છે એ પાવર કામ કર્યા એટલે પાવર જાણે જોવે એ પાવર થી જાણે જોવાય એ પાવર આધારે આ ચાલત બધું આખું શહેર બરી બધું મન બુદ્ધિ ચેતન પાવરના પ્રતાપથી જ પાવરથી અગ્રણ નથી એટલે આપણે ઇનડાયરેક્ટ પ્રકાશ કહીએ છીએ પ્રકાશ કહીએ છીએ ઇનડાયરેક્ટ પ્રકાશ રાગ નામ તમારો ગુણ નથી તો કોનો ગુણ છે એ કો જવાબ આપે ત્યાં પકડે જાય એ તો દાદા ને એમ કે એ તો પર્યાય નો છે કોનો પર્યાય નો તેના પર્યાય પર્યાય ને આ પ્રતિષ્ઠિત પર્યાય જે કહે છે થોડા પર્યાય એટલા બગડ્યા નથી અંબક વાત છે આત્મા ના થોડા પર્યાય બગડ્યા એ સુધારવા કે અમબત છે પર્યાય સુધારવાના ક્યાં છે બગડે છે બિલકુલ ક્લિયર પર્યાય હોય એના સ્વભાવ પર્યાય હા ના હું કે છે કે એના પર્યાય એટલા જ બગડ્યા છતા બિલ કઈ બગડ્યું નથી બિલ શુદ્ધ છે એને છે પેલું જ્ઞાન હોય ચાલી ચાલે કયું જ્ઞાન એટલે પણ બીજો બીજા બે કરે બીજો બધા બઉવાની આઈ જાય ખબર પડી જાય આ વેપાર જતા બધી ભૂલે ખબર પડી જાય હાથ બાંધા ના પણ એ રાત બાંધા ને હવે ખબર પડી કે ભૂલ હતી બધી અને મારે ભૂલ નથી ખાધો એટલે તમારું છે તે પ્રમાણે થવાનું છે અને એના એ આજે બધું ઉભું થયું છે હાજરીને લઈને બહાર ના દબાણ બીજા તત્વો ના બીજા તત્વો ના દબાણ થાય ને બીચમાં રહેવું પડે છે દબાણ થી આ બધું વિશેષ વિશેષનાન વિશેષ ગુણો વિશેષ ગુણો ઉત્પન્ન થાય છે વિશેષ ગુણો લેટીરેખ લેટીરેખ ગુણો ગુરુદ માન માયલો વેવ ગુરુદ માન માયલો નું દેવ કહેતા હંકાર હે ત્યાંથી આવું બોલી છે સપ સપ સપ સપ સપ સપ સપ કોઈ તો આ બુદ્ધિ જ્ઞાન આ વિના જ્ઞાન વિનાશિક અજ્ઞાય બધી વિના જ્ઞાન બુદ્ધિ નું જ્ઞાન લે બેન તમારિયો શું શું આ આપણો ગુરુગા ના થાય જરૂર અને જો એક હજાર ફાયદો મળશે ને અને સંકેત અવશ્ય ફરવાનું સામાન એટલે આપડે જે લોકોએ જ્ઞાન કરી લીધું ને દક્ષિણ એવું ફક્ત એટલે આપડે આટલું હતું આપણને એ વાત એટલે લોકો કે દાદા એ પણ દસ લાખ રૂપિયા અને બધી રીતે ભાઈ છે ઉન અપ એન્ડ ડાઉન હોય જો અપ હોય તો થાય ને ટાઈમ થઈ સર નિયમ થઈ વાત જુદા ચીજે અમુક જગ્યાએ દરિયા ચડેલું હવે શું દાદો પ્રેમ થયો કે આપણે આની એનર્જી વિતન કરવાનું દસ ફૂટ દસ ફૂટ ને એનર્જી વિતન કરી લાગે પણ ભાવિક થાય બે વખત ચારિત થાય રાત દિવસ માં થાય છ કલાક કરીને છ કલાક ઉતરે છ કલાક સો કલાક ઉતરે બધું નિયમ રાધીન છે પણ બઉ શીખરો દેખાડતા બધા કશું હજુ થતું નથી આફ્ટર વર્લ્ડ કશું થતું નથી આફટર એરર થઈ છે જોઈને દાદા કાકા આપણા કઈ ગયાલા ઈમન કાકા પર એક મહિનો પહેલા કઈ ગયાલા આપની સાથે અડવાજ હતા ના તો કઈ ગયા કે હમ ભાઈ કો નથી ચલાવતો એક હેપન મેં જો તો બે નેક્સ્ટ ર રવિ ને દો બઉ ટૂંકા થાય એ રસ્તો અંધારો બઉ ટૂંકા થાય કે હવે ક્યાંથી ભાગી ચુકું અને આવા કેટલા આગળ પસાયી દીધા પણ હવે તો અંજાતા હવાથી બેઠું અને સંજોગ બાજા તો સંજોગ બાજે તો થાય સજો બાજા વખતે પાણીનો બરાબર ના થાય પાણીનો બરફ થવાની શક્તિ છે પણ સંજોગ આ ભગવાન ભગવાન ક્યાં દર્શન કરવા જાય ને એટલે બધા દર્શન કરે છે વ્યવહાર બેન લીધું છે મોટી વસ્તુ નથી ફાઉન્ડેશન ને ઓર્નામેન્ટ કરવા રહ્યા છે ઉપર થી ઉપર નું રહી ગયું એટલે લક્ષી ગયા નીચય ના હિતો નહીં કોઈ વસ્તુ એ બધી કર્યું નીચે ને બાજુ માં મૂકી દીધા ચાલે નિશ્ચય ને બાજુમાં મૂકી દીધા ચાલે આ ફાઉન્ડેશન ને કેટલાક કરવાના છે એવું આમાં દુભાઈ જન્મેલો મોક્ષ ના થાય બીજા ક્ષેત્ર નો જન્મેલો આ મુખ્ય ના જાય એટલે એમને તારા પાછી ઉપર નોંધ કરવાની જરૂર નથી પણ એનો અર્થ છે મને કશું તો જે કઈ હોય કહો ને સંતોષ થાય કે શું મળશે એ કઈ કહો કા કે નવ્વાણું નવ્વાણું પૈસા એ મળશે ઓ સાહેબ એક જ પછી એ તો વિચારી ગયું પાટ ચોથાના માણસ મોક્ષ નો હોય એમાં લોકો કે પાછળ વાળા ચોથા વાળા મોક્ષ હોય પાછા વાળા આરા વાળા ને ચોથા નું હોય જ કે આ થાય આયુષ લાંબા ના કાળ માં ધરમેરા માણસો જે પંદર વર્ષ ના વીસ વર્ષ પચીસ વર્ષ ના ત્રીસ ના કે ચાર વર્ષેરા આ કોઈ ને આવી વાત આવી સાદી વાત સમજાય નઈ હોય ભાર અપાડે ચાર્જ હતા ને આનંદજી ઘણા માર ના ફાઉન્ડેશન કરો છો ફાઉન્ડેશન પાસે પડ્યા છો પછી એમની પાટી પડે લેવા પાછા એ પાછારી છે પરંપરા ઘણા ઘણા આવતા થઈ ગયા પાછળ અરે ભગવાન મહાવીર કે ભગવાન મારીને પૂછ્યું ભગવાન કરે આવું થઈ જશે કે પાડવા તૈયાર છે એ પાડવા તૈય છે કે નહી તે જોવાની જરૂર છે આપડે પછી સમજણ ના પડે છે પછી એવું મુખ્ય વાત એમાં બાબા ઈચ્છાજી ને પાલા દર વર્ષ તૈયાર છે મોટી મોટી વાત કરે આ જરાક ખુબ ખુશ શરીર છે આ ઉભો ધોષ છે એવું નાખે અને તમારે ધોષ છે કેમ દેખાય તમને દેખાય છે બોલાવો છો જેને કૃપા થયું દિશા કરીએ કોણ ઉપાય કે દિશા એટલે તમારા હાથે આપડે કમા પૂછીએ કે સાહેબ તમે થયું છે દેખાય તો દેખાવા મળ્યા કે તમારા હશે પુરાવો મળવો જોઈએ બીજી બધી જગા એ વાત છે પણ આ વિદરા એટલે દોષ નથી કોઈ આચાર્ય તરફ દોષ થઈ ના શું કરું એટલે વિષય દેવ ના જળ અને ઘોડા હતા આ જળ ને મોકા લીધે નોકા એમ શું ટન થાય સરકાર કાઢે ને શું ટર્ન થાય બીજા ને હરકત ના કરતા હોય એ ક્રમાં અતિક્રમણ બીજા ને હરકત કરતા હોય કેવું છે આ બધા લોકો કરે છે ગત મત ની જે કલ્પના છેલ્પના છે એમની કલ્પના રાખી રહે મારે પાછી ગત પછી ગત એ ગત મત કલ્પના સાચ વ્યવહાર ભાન નહીં પોતા હું ભાન નથી નિશ્ચય કેમ કેવાય આવતું નથી યાર મેદ એને નિશ્ચય કેમ કેવાય ગોપાલ ન ગોપા સબરણ તો એમ જીત નું સ્વરૂપ સબરણ કર્યા કરો થાય વિસ્ફળ થાય તે